માર્કની લખેલી સુવાર્તા એનો સાતમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય સાતમો અને ફરોશીઓ તથા કેટલાય શાસ્ત્રીઓ તેને પાસે આવીને એકઠા થાય છે કે જેઓ યરૂસાલેમથી આવ્યા હતા ને જેઓએ જોયું હતું કે તેના કેટલાય શિષ્યો અશુદ્ધ એટલે અણદોયે હાથે રોટલી ખાય છે કેમ કે ફરોશીયો તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી રીતે ધોયા વિના ખાતા નથી અને ચોટાથી આવીને નાહ્યા વિના તેઓ ખાતા નથી અને વાટકા તથા ગાગરો તથા તાંબાના વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને પૂછે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા આ અણધોયે હાથે રોટલી કેમ ખાય છે અને તેણે તેઓને કહ્યું કે તમ ઢોંઘીઓ સંબંધી યશાએ ઠીક પ્રબોધ કર્યો છે જેમ લખેલું છે કે આ લોકો હોઠો મને માન આપે છે પણ તેઓના હૃદયો મારાથી વેગડા રહે છે પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો અને તેણે તેઓને કહ્યું કે તમે તમારા સંપ્રદાય પાળવા સારુ દેવની આજ્ઞા ઠીક રદ કરો છો કેમ કે મૂષાએ કહ્યું હતું કે તારા પિતાને તથા તારી માને માન આપ ને જે કોઈ પોતાના પિતાની કે માની નિંદા કરે તે માર્યો જાય પણ તમે કહો છો કે જો કોઈ માણસ પોતાના પિતાને કે માને કહે કે મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન એટલે અર્પિત દાન થયેલું છે તો તમે તેને તેના પિતાને સારુ કે તેની માને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતા નથી અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ કરો છો અને એવા ઘણા કામો તમે કરો છો અને લોકોને પોતાની પાસે ફરી બોલાવીને તેણે તેઓને કહ્યું કે તમે સૌ મારું સાંભળો તથા સમજો બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે જો કોને સાંભળવાને કાન હોય તો તે સાંભળે અને જ્યારે લોકોની પાસે જઈને તે ઘરમાં ગયો ત્યારે તેના શિષ્યોએ તે દ્રષ્ટાંત સંબંધી તેને પૂછ્યું અને તેઓને કહે છે કે શું તમે પણ એવા અણસમજુ છો તમે જાણતા નથી કે માણસમાં જે જે બહારથી પેસે છે તે તેને વટાડી શકતું નથી કેમ કે તે તેના હૃદયમાં પેસતું નથી પણ પેટમાં અને તે નીકળીને સંદાસ મજાય છે એવું કહીને તેણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા વળી તેણે કહ્યું કે માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાડે છે કેમ કે અંદરથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે એટલે છીનાળા ચોરીઓ હત્યાઓ વ્યભિચારો લોભ દુષ્ટતા કપટ કામાતુરપણું અદેખાય નિંદા અભિમાન મૂર્ખપણું એ બધા ભૂંડા વાના અંદરથી નીકળે છે ને માણસને વટાળે છે પછી તે ત્યાંથી ઉઠીને તુર તથા સિદોનની સીમમાં ગયો અને તે ઘરમાં આવ્યો ને તે કોઈ ન જાણે એવું તે ચાહતો હતો પણ તે ગુપ્ત રહી ન શક્યો કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો તેના વિશે સાંભળીને આવી ને તેના પગ આગળ પડી તે સ્ત્રી ગ્રીક હતી ને સીરિયાના ફિનિકા કુળની હતી અને તેણે પોતાની દીકરીમાંથી ભૂતકાળવાને તેને વિનંતી કરી પણ તેને કહ્યું કે છોકરાને પહેલા ધરવા દે કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને ફેંકવી એ વ્યાજબી નથી પણ તેણે તેને ઉત્તર આપ્યો કે હા પ્રભુ કૂતરા પણ મેજ નીચે છોકરાના કકડામાંથી ખાય છે અને તેણે તેને કહ્યું યા આ વાતને લીધે જા ત્યારે દીકરીમાંથી ભૂત નીકળ્યું છે અને તેણે પોતાને ઘેર આવીને જોયું કે છોકરી ખાટલા પર સૂતેલી છે ને તેનામાંથી ભૂત નીકળ્યું છે અને ફરી તુરની સીમોમાંથી નીકળીને સિદોનમાં થઈને દસ સીમોની મધ્ય થઈને ગારીલના સમુદ્રની પાસે તે આવ્યો અને તેઓ એક બેરા બોબડાને તેની પાસે લાવે છે તેના પર હાથ મૂકવાને તેને વિનંતી કરે છે અને તેણે લોક પાસેથી तेने एकांत में लई जाइों में आंगली नाखी ने थूकी जीभ ने अड़को आकाश तरफ जो निशासो मू की कहू के एफ था उघी जाने तरत कानों उघड़ी गया जीभ नंधन छूट्यू साफ बोलो ताकीद कर कोई ने कहूं नहीं जैम जेमार ताकिद कर તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું અને તેઓ બેહદ અચંબો પામ્યા ને બોલ્યા કે તેણે બધું સારું જ કર્યું છે તે બહેરાઓને પણ સાંભળતા કરે છે ને મૂંગાઓને બોલતા કરે છે